એટલે જ્ઞાન ગોઠવો નહીં તો મને મારે ફક્ત મૌન પકડી જવું પડે પ્રોબ્લેમ થઈ જવું પડે હા એક એક જણ લાવે તો કઈ કહીએ